સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મુમુક્ષ છે તે નેત્રને ઠેકાણે છે ને સમાગમ છે તે સૂર્યને ઠેકાણે છે સૂર્ય હોય તો નેત્રે દેખાય ને ગમે સંસ્કાર હોય તો પણ સમાગમ વિના ટળી જાય ને સમાગમ હોય ને સંસ્કાર ન હોય તો પણ થાય માટે ક્રિયામાન બળવાન છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સંસારમાં ચોંટ્યા વિના તો રહેવાય જ નહીં પણ જો સારા સાધુનો નિરંતર સમાગમ રાખે તો ઉખડાય નિકળ ચોંટી જવાય સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે વિષયનો સંબંધ થયા મોર તો બકરાની પેઠે બીવું ને સંબંધ થઈ જાય તો ત્યાં સિંહ થાવું સ્વામીએ વાત કરી જે જીવનો સ્વભાવ બદ્ધ છે તે ત્યાગીમાં બંધાય ને ગૃહસ્થમાં પણ બંધાય ને પદાર્થમાં બંધાય ને દેશમાં ને ગામમાં બંધાય ને આસનમાં બંધાય ને જ્યાં એક ઠેકાણે રહે ત્યાં બંધાય ને નાત જાતમાં બંધાય એવા અનંત ઠેકાણા બંધાવાના છે તે સારું તો ટોપીવાળો કોઈને એક ઠેકાણે રહેવા દેતો નથી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે વિષયને માર્ગે આંધળા થાવું બેરા થું લુલા થાવું એમ થાવું પણ આસક્ત ન થાવું સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ બ્રહ્માંડના સર્વજીવને ખબર આવવું તે કરતા એક ભગવદીને જમાડવો એ અધિક છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ખટરસમાં રહ્યા ને જલેબીમાં ગયા તે શું છે ટાળી અગ્નિ એવા વિષય ભૂંડા છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા જે હરિભક્ત કોઈ રીતે સુખ્યા થાતા નથી તે જો રૂપિયા આપીએ તો દર્શન કરવા નવરા થતા નથી ને ગરીબ રાખીએ તો કહેશે જે ભાતું ન મળે શું દર્શને જઈએ માટે બે વાતે જીવ ભગવાનને ભજતા નથી તે સારું ચાર ઉપાય કરીએ છીએ તે સામ જે વાતો કરીએ છીએ ને દામ જે ભગવાન આપીએ છીએ ને ભેદ જે સર્વે ખોટું કહીએ છીએ ને દંડ જે જમપુરીના દુખ દેખાડીએ છે એમ કરીએ છીએ સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે સત્સંગમાં કેટલાક મુક્ત છે તેમાં કેટલાક ભેદ છે તેમાં કેટલાક મુક્ત તો મંદિર મેળીઓ ને ધર્મશાળા કરાવે એવા છે ને કેટલાક ખેતર વાડી બાગ બગીચા કરે એવા છે ને કેટલાક તો દ્રવ્યનું ઉપાર્જન કરે એવા હોય ને કેટલા ગામ ગરાસ કરે એવા હોય એ સર્વ પ્રકારના મુક્ત તો ઘણાય પણ આવા મુક્ત થોડા જે ઉપાસના આજ્ઞા ને જ્ઞાન એ ત્રણ વાત પ્રવર્તાવે પણ માલ તો એ ત્રણ વાતમાં જ છે ને ધર્મ ને વૈરાગ્ય તો તેના પેટામાં આવી જાય ને બીજું પણ ઉપાર્જન એ ત્રણ વાતનું મુખ્યપણું રાખે તો સહેજે થાય પણ તે પ્રવર્તાવેવા મુક્ત થોડા પણ માલ તો એમાં જ છે ને આ વાત વારે વારે વિચારી વિચારીને નિર્ધાર કર્યો છે તે સ્વામી સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે મોટા સાધુ સાથે જીવ બાંધ્યો હોય ને તેને કોઈક દેશકાળ લાગે ને સત્સંગમાંથી જવું પડે એવું હોય તો પણ તેનું પ્રાયશ્ચિત કરવાનું એ સંત પોતાની માથે લે અથવા એને પ્રાયશ્ચિત કરવાનું બળ આપે અથવા છેલ્લી એને રોગ પ્રેરીને પણ સત્સંગમાં રાખે પણ એને જવા દે નહીં